Thank you. જય સચિદાનંદ મહાત્માનંદ થાય છે આપ સૌર દર્શન કરીને બચમાં ઘણો ગારો ગયો જરાક થોડોક અહીંયા દર્શન કરતા એ તો આવા એટલા દર્શન ક્યાંથી અમારે દીપકાનંદ સ્વામીજી તમે કાગના મુ કવિરાય પદો છે પદો છે આપણા માટે જય સચિદાનંદ અરે આપડે મહાત્માઓ તો ગરબા ગાય છે તે પદો છે બધા પણ જે વ્યવહારની ભાષામાં ગરબા ગાય છે એ નથી જય સચીદાલ પ્રમુખ જગ્યા થઈ જશે ફુવા કરી આપશે ફુવાજી ફોવાજી ભદ્રીજાને જગ્યા કરી ત્યાં બહેનો વડીલોને જરૂર છે ત્યાં આપો ભાઈ વડીલો જરૂર છે હમથી તમને બે ખુ મળી ના પણ જગ્યા કેમ તો સુરેશજી તમે તમને શરમાય દો છો આપનું નિધિ કૃપા કોન્સ્ટન્ટલી સુરેશ મોટો સારું તમારા છે બે બે વસ્તુ ઓલરાઈટ અરવિંદ મહેતા મહેતા કાં ગયા બસ બસ પ્રશ્ન બહુ હોય હા સત્સંગ મેં મહાત્મા સત્સંગ હોતા હૈબી હોય હમ અચ્છા એ અરવિંદ મહેતા અમેરા અમદાવાદી હૈ લેકિન ગુજરાતી ગુજરાતી હું પણ હિન્દી લિખતા હોય ને રાજસ્થાની અચ્છા અચ્છા અરવિંદ મહેતા પૂછે છે દાદા ભગવાનના સીમ જે જે કાર હું એને બે વસ્તુઓ પૂછી છે એક તો ગીતાજી માટેનો પ્રશ્ન છે ગીતાજીમાં કહ્યું છે એ બાબતે અને આપણે અહીંયા જ્ઞાનમાં જે સત્સંગમાં વાત થાય છે જ્ઞાનને જ્ઞાનના પ્રકારની એના માટે છે તો પહેલું લઈએ આપણે ગીતા મેં જો તમોગુણ રજોગુણ સત્વગુણ કહા હૈમે સંપૂર્ણ સત્વમુખી જીવકો કેવળ જ્ઞાન પ્રાપ્ત હો સકતા હૈ નહીં હો સકતા ક્યુ તો સત્વ ગુણ જો હૈ પ્રાકૃત ગુણ હૈ આત્મા કા ગુણ નહી હે હકૃતિ પ્રકૃતિ નો ગુણ છે એ પ્રકૃતિ નો પોઝિટિવ ગુણ છે શું પણ હોય શકતો જ નથી કારણ કે પ્રકૃતિ મારા સાહેબ આપ્યો હશે કેટલા વર્ષોથી આ છે સાહેબ કલર બદલાયા કેટલા અવતારો થઈ છે દાદાનો કમલેશ ને નહીં हैं? बच्चे, अजो बच्चे नहीं <laughs> पाचर तो जोगुण और सत्व गुण वो तीन प्रकृति के गुण है और सारा प्रकृति का जीवन है वो कृष्ण भगवान ने गीता जी में जो समझाया है तो तीन गुणों की एक्सल पर चल रहा है वो जगत की धरी बोलते हैं हम जगत जो दरी पर एक्सल है न उसके ऊपर घूमता है ना उसको एक दरी बोलते हैं गुण है धर के लेकिन कोई गुण खास करके एक ही गुण है ऐसा है ही नहीं सब मिश्रण है मिश्रण समझे तो आज के काल में समझने का इतना आसान नहीं है क्यों કે આજ સત્વગુણ મહિના ક્યા અંતઃ કરણ આપણા દિલ તો દિલ મેં હમે જો સત્ય નિષ્ઠા કિતની હૈ સત્ય સમજતે હોય ને સત્યનિષ્ઠા દો પ્રકાર કી એક સત્ય જો આત્મા લક્ષી હૈ બ્રહ્મલક્ષી હૈ વ્યવહાર મેં જો અસત્ય કે સામને સત્ય સમજા ગયા સમજે કે નહીં તો નિષ્ઠા જરૂર હોતી હૈની જૈન હો બ્રાહ્મણ હોતી હૈને ધર્મ વેચાય છે આપણામાં એ બધા ધર્મોમાં બધા જ માટે ચલે ગુજરાતી ને શું છે તમારે તો બધ સ બધા જ માટે આ પ્રકૃતિના ગુણો એ કૃષ્ણ ભગવાને સમજાયા છે એટલા સહેલા નથી એટલા સહેલા નથી તો આ કાળમાં ક્યાંથી મુશ્કેલી બહુ પડે સમજાયું એટલે ગમે પ્રકૃતિ હોય આ તમો એટલે શું કે એનામાં વાયોલન્ટ વૃત્તિઓ વધારે હોય કેવી અંદર કોઈ બહાર કે તોફાન ના કરે તો અંદર તોફાન ચાલ્યા જ કરે તમો પણ એ તો અહીંના સંસ્કાર હોય એ પ્રમાણે હોય છે સમજાયું પણ એમાં રજોગુણ ના હોય બની શકે નહીં સમજાયું અને સત્વગુણ નહીં અવસર હોય પણ બધા ઓછા હોય બધા પેલું વધારે હોય રજોગુણીમાં રજો વધારે હોય બીજાનું પ્રમાણ બહુ ઓછા હોય મુખ્ય બહુ એ જ આખો પ્રભાવ એનો આખો હોય અને સત્વગુણમાં પણ એવું જ હોય પણ સત્વગુણ છે એટલે સીધો જ છે એવું કહી શકો નહીં તમે એવું કહી શકાય નહીં પ્રકૃતિ ક્યારે શું થાય પાત સમજે છે તું નહિ સમજે હિન્દીમાં ક્યાં સમજાઉ મેં નહીં રાજસ્થાનમાં શું કે શનિપાત કે તો શનિપાત હો તો સત્વગુણ રહેતા નહીં ગોત કરતા કહા ગયા સત્વગુણ समझे तो सात्विक प्रकृति होती है ऐसी लेकिन उसका कोई भरोसा नहीं प्रकृति मात्र का भरोसा बिल्कुल नहीं और भरोसा रखते हैं उसमें हमें कहीं कहीं ठोकरे खाते हैं मार खाते हैं फिर भी हमें मालूम नहीं पड़ता कि हम भी हमेरा मार खाते हैं अर्थात हमेरी जो समझ है वो हमें इतना सुख नहीं देती कि हमें मार મારના પડને દે સમજમાં આયા કે નહી નહી તું બીચમે મત બોલ સંપૂર્ણ સત્વગુણ જીવ કો કેવલ જ્ઞાન પ્રાપ્ત હોસતા પ્રકૃતિ કે ગુણસે કૈસા કેવલ જ્ઞાન હોગ હત્મા સભી ગુણ ઉ પૂરે પ્રકાશ મેં હોય તબીબી કેવલ જ્ઞાન હોતા એક કાર્ય તો નહીં હૈકા મર્યાદા હૈકિન દર્શન પ્રાપ્ત હોય કે પશ્ચાત દર્શન પ્રકાશસે कि सारा शरीर सारा शरीर सतलक्षी बन सकता है बन सकता है सतलक्षी दर्शन से और आपने ज्ञान पाया है आपके पास दृष्टि है सब कुछ है वो दृष्टि हकीकत में केवल ज्ञान केवल दृष्टि है केवल महीना केवल दृष्टि से देखने की केवल दृष्टि है उसको ही केवल दर्शन बताया બતા લઈ હમ બોલ નહીં કેવો બોલ નહી પાંખો અંદર દ્રષ્ટિ ખુલી દિવ્ય દ્રષ્ટિ શુદ્ધાત્મા પ્રકાશ દ્રષ્ટિ દો સાથમાં કામ કરતી હૈ આંખો કે દ્રષ્ટિ જો દેખાઈ દેતા હૈ आहिस्ते आस्ते हमें असामान्यता थी व्यवहार में सभी वो निकलते निकलते सभी व्यवहार में विविधता वाला व्यवहार में वो सामान्यता दिखाई पड़ेगी वो भेद स्वरूप नहीं दिखाई पड़ेगा भेद वाला है फिर भी समझ में आया जहां भी जाओ क्योंकि शुद्धात्मा दृष्टि से बनता है और उसकी असर ये चर्मचक्षु में आती है પ્રમુખ દો આજ્ઞા હૈને કે વ્યવહાર દ્રષ્ટિસે મેં અરવિંદ હું ઓર નિશ્ચય દ્રષ્ટિ આત્મા હું નિશ્ચય નહી દશા પ્રાપ્ત હોય આપી સ્થિતિ હૈ સમજ ગયા ને દશા દશા મેના એક સ્ટેટ ઓફ બીંગ ક્યા ઓફ બીંગ હમેશા સ્ટેટસ કે વિહિત હોટસ બહુ બરાબર વજ્દેટસ સ્ટેટસ ઉપર સ્ટેટસ હો સુધીરજી નવની સાહેબ સ્ટેટસ ઉત્તમ શાહ બહુ અચ્છા સમજતા तो भाई सबको व्यवहार तो ये दो दृष्टि की बात है और यहाँ गुण नहीं आता दूसरा आपकी बात है आप कहते हैं ज्ञान का मतलब सब कुछ जानना लेकिन जानने का दम तो विकल्प ही करता हो करता है ना अच्छा जानने का दम किसको बोलते है आप બોલ જ્ઞાન તો જ્ઞાન છે બિના શરીર વા શરીર ક્યા કરેગા પૂછાતે જ્ઞાન કા મતલબ સબકના તું બોલતા હૈાન કૌનસા જ્ઞાન સા જ્ઞાન કૌન સ્વ આપડું આપડે કોણ ત્મા નું છે કે નથી શંકાળ કચ્ચા હે એવું અચ્છા હૈને આપ માર્ક નહી રખ સકતે પરસે ભાષા એસી હૈન્ટ બોલતેસી નહી હોતી હૈ વ્યવહાર પૂરેપૂરા શુદ્ધ હો ગયા ઉ કેવલ જ્ઞાન બોલતે હૈકન કોણ સા વ્યવહાર જો વ્યવહાર નિશ્ચય કે સાથ વાૈ નિશ્ચય મેના ક્યા મે ખુદ મેં ખુદ કૌણ તો મેં ખુદ કો જાનને વાસકો ખુદ કો જો કાયમ કા હૈ હમેશા કાઉસે અનજાન અભી જાન લીલે તો એક ખુદાપુર શબ્દ આયા ખુદા ખુદા નહી જાનતા તું જૈન હૈ તો માલુમ પડેગા હૈ કે નહી ખુદ કો જાનેસો ક્યા બોલગે અચ્છા ખુદ મત વા સમજની બાત હે ભાઈ તો એ આપને પૂછા આપુદ કોઈ તો આપો એક હોના ચેકે કે મેં અરવિંદ મુજે લગતા હૈ કે જ્ઞાન મતલબ કેસ હૈાન જ્ઞાન મતલબ કહા આયા અંદર मतलब क्यों डालता है ज्ञान है तो हा? मतलब सब कुछ जानना सब कुछ जानना सही है लेकिन अनजान पड़े से जानना क्या तो वो साथ में रहना पड़ेगा जानते जानते भी अनजान रहना पड़ेगा मैं मैं तो और क्या और क्या वो ज्ञान उसको ज्ञान बोला जाता है મેં તો બોલેગા કોઈ એ તો મેડ કહેગા મેડ નહી કે અભી અરવિંદ કા પ્રભાવ જ્યાદા હૈરે ઉપર જ્ઞાન તો અંદર હો ગયા હૈાવ જ્યાદા હૈ પ્રભાવ તો જાનના કસકો બોલતે હૈ જો જીસમે જાનને કયોગ સ્વરૂપ ચાલુ હૈ અંદર હૈ ફતા હૈને વાણ હૈ વ્યવહાર વાળા હૈ અરવિંદ હૈ કોણ હૈસા કૈસા રહ પા ભલે મજા આયેગી ઉમે કે નહી આયેગી બોલને તને આવશે કે નહીં મજા તારા માટે કહું છું તો પ્રયોગ કરી જોજે હું અરવિંદ છું પણ શુદ્ધાત્મા સ્વરૂપે મારા પ્રજ્ઞા પ્રકાશ થી હું અરવિંદના બધા વ્યવહાર ને જાણું છું તેમજ અરવિંદ સાથે વ્યવહારમાં આવતા બધા વ્યવહાર પણ જા છુંરવિંદ સાથે હું જા છું પરંતુ એમના એ વ્યવહાર કેવો છે ને કેમનો નથી એનો હું અજાણ છું અજાણ છું સમજી ગયો લખી લીધું અંદર ફરતી પૂછીશો સારું પૂછજો પરીક્ષા થવી પડે એટલે આપણી પરીક્ષા થઈ જાય જોડે જોડે ચાલો સુરેશભાઈ દાદા ભગવાન નરસીમ જે નમો મિત્રાભાઈ પેલું છે આપનું પ્રગટ જે પ્રાપ્તિ આધીન છે તો પ્રત્યક્ષ કેવી રીતે થવું તો કે પ્રાપ્ત થયું છે તે પ્રાપ્ત થઈ જાય એ રીતે હવે જેને પ્રાપ્ત થયું સમજો કે કનુભાઈને પ્રાપ્ત થયું તો કનુભાઈએ હવે દાદા ભગવાને સમજાવેલા વચનોથી જીવી અને પોતે પ્રાપ્ત થઈ ગયેલું પોતે પોતા માટે પ્રાપ્ત થયું એવું પોતે થઈ જાય હવે સમજાયું અને એને જ અનુભવ પ્રમાણ કહ્યું પ્રાપ્તિ અને પ્રાપ્ત સ્વરૂપ થઈ જવું એ બે વસ્તુ જુદી છે પ્રાપ્ત સ્વરૂપ થવું એટલે આ બે દ્રષ્ટિ છે વ્યવહારની તેમાં અનિવનનેસ એ બધી નીકળી જાય અનેક સરખી થઈ જાય સમાંતર ચાલ્યા કરે પરંતુ ચાલી ચાલી નથી શકતી એટલે દાદાએ સમજાયું છે આવી રીતે જીવી જજો તમે લોકો એટલે તમને જરૂર થાય દરેકને થાય જે જીવી જાણે એના માટે છે આજ્ઞા ધર્મ એને કયો આજ્ઞા ધર્મ એને કયો અને આ બે દ્ર બે પોઈન્ટ છે આપણા બે દ્રષ્ટિ છે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ સુનિતા તો દો દ્રષ્ટિકો એ વિતરાગ દ્રષ્ટિ બતાવી એક સાથ સાથ ચલને વાલી ક્યા આજનો આપણો વ્યવહાર છે બધો તે બધો વ્યવહાર આપણો એ નિશ્ચય દ્રષ્ટિને સાથે નથી રાખી શકતો એટલે આપણી દર્શનશક્તિ ખીલી છે પરંતુ એ દર્શનશક્તિ પ્રમાણે આપણો વ્યવહાર એ પ્રમાણે એને કરી અનુરૂપ કરી દેવાનો છે આપણે પોતે જ અને પોતે આપણે જો કોઈનો બીજાનો વ્યવહાર હોય તો આપણને ડિફિકલ્ટી પડે છે આ તો પોતાનો વ્યવહાર છે એમાં શું ડિફિકલ્ટી પડે અરવિંદને શું ડિફિકલ્ટી પડે એને જોડે થઈ જવું જોઈએ ને પેરાલ જો બોલ ને બોલ બોલ સુતા તું ક્યા શું ગુજરાતી બોલ ભાઈ બોલને કા દો લલિત કોઈ બાજરી સલામ બોલ ના લલિત કોઈ ભાવના કરે છે એટલે શું કહેવા માંગે છે કે બને છે એ કરી શકાય નહીં એવું કઈક એવું એવું કઈક કહો છે તમે બને છે અને કોઈ ન કરી શકાય નહીં પણ બને છે અને કરવા જાય છે એમાં આ શું પેલું બાગરામાં શું કે છે ગુજરાતી પછી આ હાલત થાય આપણો વ્યવહાર આવવું છે તે વ્યવહાર આપણો ખોટો નથી આપણે પોતે લઈને આવેલા કઈ રીતે ખોટું કહીએ એને કોઈ કહેવું નથી પોતા હશે કોઈ કહેવું પોતે પોતાનો વ્યવહાર લઈને કોઈ ખોટું કહેવાય એવું નથી પરંતુ વ્યવહાર શું છે વ્યવહાર છે કે નિશ્ચય છે સુધારો કરી લેવાય ના કરાય પોતાને પોતાનું સમજાઈ જાય એટલે સુધારો કરાય ને આપણાથી એ તો બધા સમજી જાય છે સમજાયું કે આજે વ્યવહારથી છે એનો હું નિશ્ચયથી એટલે શુદ્ધાર્થમાં કેમ માનું છું ના ખોટું એ તો મારી ખોટી માન્યતા હતી હવે તો હું તો સાચું થઈ ગયું મને સમ્યકતા મળી ન્યાય કર્યા વગર એને જેમ છે તેમ મારે એની રીતે રેવાનું છે અને એને જોયા કરીશું જીણી જાણી ને ક્યાં વાત આવી આ તો આજ્ઞાની ક્રિયા છે જ્ઞાની ક્રિયા ના હોય તો પછી કેવા જ્ઞાન કેમ ખુલ્લું થશે કે કારણ કે દાદા ભગવાન ને થયું હતું એ દાદા ભગવાન કેસે પણ નપાસ થયેલો હતો કેવળ જ્ઞાનમાં હવે શું સમજવું કેવળ જ્ઞાન ને કે બહુ એટલે કેવા દર્શન કેવાય એને સમજ્યું પણ કયું કેવળ દર્શન કેવળ જ્ઞાનને સ્પર્શ કરીને પછી આ વ્યવહારના લીધે આપણે પાછા પડ્યા છીએ એટલે દાદાએ આપણને ઉંચકવા માટે રસ્તો બતાવી દીધો તમે તમે જાતે ઊંચકાઈ જાઓ મારી મારી જોડે આવી જાઓ કે છે હવે મારી જોડે આવી જાઓ પણ દાદા કઠિન લાગે છે નહીં એમની જોડે જાઓ થઈ જાઓ રાજેન્દ્ર કાં ગયા રાજેન્દ્ર હા આપને હિન્દી ભાષિકો આપતા પુત્ર સાહેબો બહુ જરૂર હે ભારત કે હિન્દી ભાષી ક્ષેત્ર એટલા બળા હૈ આપણું ગુજરાત છે પણ હજુ ગુજરાતે આટલું મોટું છે તો પહોંચી વળવું એ સહેલું નથી તો પછી એની કહેવાય પણ હિન્દી ભાષામાં પહોંચી શકે છે એ આ તમારા પબ્લિકેશન મીડિયામાં એના માટે ઉત્કૃષ્ટ છે આ બધી ટેકનોલોજી આવી પણ માટે છે બધા માટે ના હોઈ શકે અને કંઈ એ તો બધાને પહોંચે એને એવી ટેકનોલોજી જોઈએ ખરી રીતે તો અને એ તો આ લખાણું વંચાણું લખાણું તે વંચાણું એવું કહેશે ને કંઈ હા પેલા ચોપડા લખવા વાળા એવું કહેશે કે કોટ એવું માન્ય રાખે તો શું કરું કે છે પણ લખાણું હોય તો એ જાય છે લખે લઈ ફરીએ જાય દાદા એટલે કે છે એટલે આજ્ઞા કોઈ દાડો ફરે નહીં આપણને આજ્ઞા ફરે જે આજ્ઞાજે તમે આપ છું સુરેશભાઈ કે પ્રાપ્તિ માંથી પ્રત્યક્ષ કેવી રીતે થવું તે આજ્ઞા દર માં કામ કરી રહ્યો છે આજ્ઞા આમ તો પરોક્ષ કેવાય પરોક્ષ કારણ કે આપણને અવલંબન મળ્યું છે કે જેથી શુદ્ધાત્મા દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ તરીકે ફંક્શનલ બહુ સારી રીતે રહી શકે આપણી જોડે પણ આપણી વ્યવહાર દ્રષ્ટિ આપણને ફંક્શનલ રહેવા ના દે સમજાવ્યું કેટલું આખી જિંદગી આપણે શાસ્ત્રમાં છે આ બધું કર્યું કેટલી બધી ક્રિયાઓ બધું ઘણું કર્યું હોય છતાં એ વ્યવહાર જ છે આ કાળ કાળનો સ્વભાવ છે કાળની વિચિત્રતા છે માણસની વિચિત્રતા નથી પણ કાળ હવે કાળ કોને કહેવું તો કે જે કર્મકૃત શરીરો પણ આપણા બધાના છે એને એને અનુરૂપ જ્યારે જન્મ થઈ જાય છે એવો એક આનો પ્રકાર છે જ એટલે આ બધા આરાઓ પડ્યા કે યુગ પડ્યા બધા યુગ પડ્યા સમજાયું ને એ ભરત ક્ષેત્રમાં થવાનું જ અને આવા પાંચ ભરત છે એક બે નથી અને પેલા હૈરાવાદ પણ પાંચ છે એ બધામાં આવું થાય છે ફક્ત મહાવીક ક્ષેત્ર છે એ આખું નોર્માલિટીનું આખું ક્ષેત્રનો પ્રકાર પણ છે આ જ મધ્ય લોકમાં અને નોર્માલિટીનો પ્રકાર છે એટલે એની પોઝિશન પણ એવી છે કે કારચક્ર કાર તો ત્યાંય કામ કરે છે અહીંના જેવો જ બધો જ પરંતુ આખું કારચક્રનું પ્રમાણ જ એનું ચતુર્થ છે આખું પ્રમાણ અને ક્ષેત્ર બધું જ એ આખું મહાવીર ક્ષેત્ર બધા જે સતત તીર્થંકર ભગવાન થાય છે ત્યાંથી સિદ્ધ ગતિઓ થાય છે કેવ જ્ઞાન થાય છે બધું જ સમજાયું સતત કોઈ દાડો મધ્યલોકમાંથી એટલે મનુષ્ય લોકમાંથી સિદ્ધ ગતિ બંધ થઈ છે એવું બન્યું નથી એવું બન્યું નથી પરંતુ આ શાસ્ત્રોમાં આપણે અમુક વિચ્છેદ કહેવામાં આવે છે ને એવું કંઈ બની શકે એ એ કારચક્રના આધાર પર છે એટલે એ બધી લોકેશન જ એવી છે અને બધું કર્મને આધારે છે બધી છે સમજાય બધી જ દસે ક્ષેત્રમાં એવું છે આખું અને અત્યારે આ ક્ષેત્રમાં અહીંયા આટલી બધી ટેકનોલોજી છે છતાં આજના વિજ્ઞાનીઓને બધા એવું બધું એટલું વિચારે છે કે આપણા જીવો બીજા હોવા જોઈએ આમ તેમ બધું ઘણું બધું હોય છે બધી કલ્પનાઓ પાર મગરની થઈ જાય આજના સિદ્ધાંત પ્રમાણે અમુક અમુક રીતે ખોટું નથી હોતું પણ જરાક એક્સેસ થઈ ગયું બહુ વધારે પડતું નીકળી ગયું છે બહાર વધારે પડતું એમના એમને પરિણામો જ મળે છે બધા જુએ છે આજે જ્યાં ત્યાં ભયનું વાતાવરણ સ્થાપી ગયું બધે પરિણામ મળે છે છતાંય ના આ છે એવું એટલે આજે બાળકો યુવાનો ને એમાં પેસી ગયેલું છે ને આ બધું એટલે પરંતુ આ મને મને કેટલું કામમાં લાગશે હું આટલી મોટી દુનિયામાં જુઓ છું અમદાવાદમાં છે આટલી મોટી વસ્તી છે તો મને મારું મને શું થઈ શકે એટલું તો દરેકે વિચારવું જોઈએ ને એને એ લે રાખે એની જોડે સમજાયું રાખે સમજાયું એટલે હવે એની પાછી એ ડિક્શનરી બધું જ છે તમે જાણતા હશો કદાચ તમને એ ડિક્શનરી વાંચી છે કોઈ દાડો આ છોકરાઓને સમજ પડે બિદા ના પડે એ ડિક્શનરી બસ બસ છે એટલે પ્રાપ્તિ પ્રાપ્ત પ્રત્યક્ષ અનુભવ છે અને પરોક્ષ એ અવલંબન છે પરંતુ નિરાલંબ સ્થિતિ કરાવનારું અવલંબન છે નિરાલંબ સ્થિતિ એટલે આ બધા વ્યવહારમાં હોવા છતાં કે વ્યવહારમાં ક્યાંય પણ હું નથી અને કેવળ હું સ્વરૂપે હું છું એવી રીતે કેવી રીતે તો કે નિશંગપણે કેવળ હું જ છું અને એ તો પ્રાપ્ત થયું છે આપણને પરંતુ આ શબ્દથી નહીં સમજી શકો કારણ કે આપણે શાસ્ત્રની ભાષાથી બધા જાણકાર છીએ એટલે ગરબલ ગોટાળા થયા થયા વગર રહે જ નહીં એમાં બલ ભલાને કરી નાખે આજે કોઈ એવો સમર્થ આખી જિંદગીનું ત્યાગ પર્યાય હોય તો ના થઈ શકે પણ દિલમાં છે એમને પણ આજે વ્યવહાર છે એ વ્યવહાર જ આવે બહાર છે એટલું પરંતુ બોલાય નહીં આ વ્યવહાર છે ને આજે તો વ્યવહાર છે ને એટલે ગૌતમ સ્વામીને મહાવીર ભગવાને કહ્યું તું શું આ મેં તને જોતા શીખવાડ્યું છે ન જોતા યાધન સૂત્ર માં સમજાય છે પણ એ જુદા જુદા અર્થમાં જુદા એની રચના છે બધી પણ એવું છે મારી ભગવાનને બધા મને ખબર નથી દાદાની કેવળ દશા શું બોલો છો તમે નહિ શરમ આવે છે એવું નહીં બધા હાજરીમાં બોલ અને અનુભવ કેવળ જ્ઞાન માં એક સિક્કા બે બાજુ ભેદ છે ને એટલો જ છે સિક્કા ની બે બાજુનો કેટલો ડિફરન્સ છે પણ પેલા પેલો તો કેવો સિક્કો છે ગમે તે બાજુ પડે ને તો સરખો જ પડે ના સમજાય તને અનુભવ તો બહુ મોટી વસ્તુ છે આટલા નિશ્ચયની બધી વાતો કાઢો છો તમે હમ અનુભવ શબ્દ એ તો કુંદકુંદાચાર્યજી એ બે વર્ષ પહેલા સમજાયો એમને બે પહેલી વખતે અને આ બધા છેલ્લા આચાર્ય થયા ત્યાર પછીની વાત છે ત્યાર પછીની વાત છે છસો વર્ષ ઉપર પાંચમાં ભદ્રભાઉ સ્વામીજી સમજાય છે હમને અનુભવ શુદ્ધ પછી એમના એમના જે જ્ઞાનમાં આવ્યું તેનું પછી સૂત્ર રચાયા શાસ્ત્રો એ જમાનામ બનતું હતું એ રીતે કેટલો જૂનો જમાનો હમ જઈનું કેટલું અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે હાજર હોય તો સાચવું હોય તો એને કેમનું સાચવું શું દાદા ભગવાન હાજર ચેતન હતા કે ગેરહાજર ચેતન હતા જવાબ આપ અરવિંદ બોલ ને કેટલા હાજર હતા એ વાત સાચી તારી એ વાત સાચી પણ બધામાં દેખાય કે ના દેખાય તારે કામ થઈ ગયું કરો ખરો જૈન સાહેબ બરોબર હે ને રાજેન્દ્રજી પ્રગટ જે પ્રાપ્તિ એ આપણને આપણું અપુણ્ય અને જ્ઞાની પુરુષનું નિમિત્ત અને બેનો સંયોગ જ્ઞાની પુરુષ પોતે પોતાના નિમિત્ત માને આપણે એમને પરમાત્મા માનવા જ પડશે નહીં તો એ પ્રાપ્તિ થઈ છે તે પછી સરખી નહીં રહી શકે એટલા માટે જ્ઞાનીને કહ્યું શ્રીમદ્જીએ કહ્યું દાદા ભગવાને ઘણો બધો પ્રકાશ પાડ્યો કે જ્ઞાની એ દેહધારી પરમાત્મા છે પરંતુ આજના વ્યવહારમાં વ્યવહારની દ્રષ્ટિ આપણે પરાપૂર્વ થી નામ વેશ ચિહ્ન દ્રષ્ટિ સંજ્ઞા કે સંસારીઓથી કઈ જુદું હોય એવું તો જ આપણે માનીએ એવું આપણી પરંપરાથી ચાલી આવ્યા છીએ અને એમાંથી નીકળવું એટલું એ સુરવીરનું કામ છે સુરવીરનું એમાં વીરતા જોઈએ અને પરાક્રમી પરાક્રમ પ્રકાશ પુરુષાર્થ પરાક્રમી જોઈશે શું અને આજ્ઞાધર્મ આ બધું જ આપણને કરાવી શક્યું હોય છે આપણે જ આપણા જીવનમાં કરવાનો છે અને બહાર છે બધું પણ આ જેટલે આવું છે નથી રહ્યું એ જ આપણને હેરાન કરે છે બીજું કશું હેરાન ના કરી શકે શું લાગે છે ઉત્તમ શાહ આચું કોણ આવે હે પણ તમે પુષ્પાને કહેવાનું નહીં કે નાટક કરું છું હે પછી દાદા એ ને હા એટલે આજ્ઞા આવી છે એ મોડા પર આવી એવી નથી સમજ કોઈ દિવસે જીભ ઉપર નહીં આવે નહીં તો સમજ કહેવાશે જ નહીં બહુ સમજે હા તારે ઝીણી વાત બહુ ગમે છે ને તને એને અનુભવ કયો સમજને સમજ સ્થિર થવી એને એટલે ધીમે ધીમે ધીમે ધીમે થતું જતું જાય અને પછી અમુક પ્રમાણ આવે ને પછી એની અસર સારી રહે એમ કરતાં વર્ધમાન થાય એકદમ તો કશું થાય નહીં પણ આપણા લોકો એવું સમજાય છે કે જ્ઞાન એટલે વિસ્ફોટ થઈ જાય આમ થઈ જાય આવું બહુ છે જાત જાતની કલ્પનાઓ બધી ઘણી વાત આ વાત નીકળી છે પરોક્ષ માંથી પ્રત્યક્ષ થઈ જવું એટલે શું કે આજ્ઞા ધર્મ હું વ્યવહાર દ્રષ્ટિથી કનુભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું છતાંય ઘર છે ઘરનો વ્યવહાર બધો જ છે અને ઘરનો વ્યવહાર બધો છે આજે અમારે આ છ્યાસીમું વરસ છે છતાંય અમે વ્યવહાર કશું કરતા નથી છતાંય અમે વ્યવહારમાં છીએ મારે કહેવું પડે ભગવાનને દીકરી હતી મને ખબર નહીં સાચી વાત હોય તો ખોટી ભગવાનને દીકરી હતી જમાઈ હતા બધી સગાઈઓ હતી ભગવાનને જો આટલી વાત પર જો આપણે વિચારણા પોતાના માટે થાય ને તો બધું જ સમજાઈ જાય દરેકને બધા સમજાઈ જાય આજે સમજાય છે ઉત્તમ શાહ વ્યવહાર એ વ્યવહારને સમજવાનો અને વ્યવહાર તો કેટલું એનું સ્વરૂપ છે અહીંથી માથાથી પગ હું લાંબું એમાં ટૂંકામાં એટલો વ્યવહાર ના સમજાય આપણને લે ઉત્તમ શાહ એ ઓરવિંદ આટલો અરવિંદ આટલો છે માથાથી આટલો એટલો અરવિંદ ના પડે તને બોલ ને સહેલો છે કે નહી બોલ ને હેલો ખોલાય છે પરંતુ કેટલો સહેલો છે આવો હું સમજવા કોશિશ કરી રહ્યો છું કે મારો મથામણ કરી રહ્યો છું એને પૂતગલની મથામણ કે છે આ જમીનમાં ખેતી કરીને બધું સરસ લઈએ ને એવું આ પૂતગલની માટી છે આખી એમાં ખેતી કરવાની આ જૈનો રાજસ્થાન બધે બધા કરે છે શું કરે છે બે જ પ્રકારની ખેતી થાય છે પાપની ખેતી કોઈ કરતું નથી તમે સાંભળ્યું છે આખા દુનિયામાં કે હું પાપની ખેતી કરું છું ખેતી તો જમીન અને જમીનમાં કહીએ ખેતી સાની થાય છે તો કે પુણ્યની ખેતી કરવા જાય છે પણ પાપના પડછાયા વગરનું પુણ્ય આવતું નથી પણ પાપનો પડછાયો એવું પુણ્ય આવવું એ બની શકે નહીં એ આ આજ્ઞા કરે છે તમને એવો દેહ પ્રાપ્ત કર્યા પછી ભાવના તમારી તાકાત હોય એટલી કરજો ભાવના કોઈ મર્યાદા નથી એટલે ભાવ પરંતુ એ ભગવાન કે છે એ ભાષામાં સમજવું ભાવ અને ભાવના અને ભાવ જ્ઞાન અને ભાવ વિજ્ઞાન એ બહુ ગુટ છે એ તો દાદા ભગવાનને પ્રકાશ પાડ્યો તાર સમજીએ આપણે બધા અને આજે એનો જ સત્સંગ ચાલી રહ્યો છે બધે પરંતુ જગત તો બહુ મોટું છે કે બધા કે દાદા ભગવાન કશું કોઈને કશું ના હોય જ્યારે કોઈને જ્યારે જવું હોય બહાર કલ્યાણ ભાવના કોઈને સત્સંગના સંજોગ આવ્યો તો તે વખતે પોતે એ જે સામા છે ને ગમે તેવું હોય ગામડિયા હોય કોઈ પણ હોય મોટો બુદ્ધિશાળી હોય વિજ્ઞાની હોય તો એને તરત જ આપણી ઉપયોગ ગોઠવી અને એનામાં આપણે બેસી જવાનું એ છે ને એની એ છે હું એ રીતે કરવું પડે રસપ્રદ થઈ જવું પડે નહીં સમજાયું એને આપણી જગ્યાએ મૂકવું પડે આપણે જગ્યાએ કેમ ના થાય ઉત્તમ શાહ બોલોને ના થાય સુરેશ ચોક્કસ થાય આ બધા શું કરે સત્સંગ એ રીતે જ કરે ને બધા આવી જ થાય તમે સ્કૂલમાં જાઓ ગમે તેઓ બચ્ચું મળે તો શું થઈ ગયું સમજાયું દાંડો મળે તો આપણે ગળામાં બેહી જવું પડે પછી પછી એવું કેમ ચાલે આપણે તો કરી આપી દઈએ ના ચાલે ના ચાલે તારે આપણે આપણા વ્યવહારને સમજી શકીશું શું આ તો મને શરીરે શીખવાડ્યું છે તમને કહું છું અને શરીરે શીખવાડ્યું કહ્યું શરીરે દાદા ભગવાનને મળ્યું હે અને જે જન્મથી જોડે હતા જન્મ જે હમલના ત્યારથી અને તો એ જાણતા નતા કાકા કાકા કહી દે વડી બધું બહુ વિનય રાખીએ બધું હોય પણ વિનય તો શબ્દ જ કોઈને કોને મેં તો સાંભળ્યો જ નહોતો વિનય શબ્દ શું વિવેક ખબર ના પડે અરું તો સદવિવેક ની તો વાત જ ક્યાં કરું અને પછી જયારે વિનય વિનય સાહેબ પછી પ્રગટવાળા થાય ને ત્યાં બધું થઈ જાય ને સદવિવેક ત્યાર પછી ધીમે રહીને એ જાણે મહારાજા આવ્યા હોય તેમ ખુલ્લા થાય ને તો થાય જ નહીં સાહેબ અને આજ્ઞા ધર્મ આપણામાં વિનય ધર્મ ખુલ્લો કરે છે પહેલાં પહેલું દાદાનું પ્રધાન જ આ છે આપણામાં અને એ પ્રધાન આપણને હું મનુષ્ય છું એ ભાન કરાવી દે છે જેવી રીતે આદિનાથે જંગલના મનુષ્યો અને એકદમ પ્રાથમિક ભૂમિકાઓના મનુષ્યો એમને આજે માનવ મનુષ્ય છે એટલો ખ્યાલ કરાવડાયો એ મોટી ક્રાંતિ કરી છે એમને બહુ મોટી અને પોતાના જ કુટુંબ અને પોતાથી જ ક્રાંતિ થઈ આવી રીતે થાય હંમેશા સમજાયું પરંતુ આ પરંપરા અને પરંપરાના જ્ઞાનમાં આપણે બધા ઈચ્છા બધા અંદર આમ કે વણઈ ગયેલા છીએ ગૂંચવી નથી વણાઈ ગયેલા છીએ કે એમાંથી આપણે દાદા ભગવાન જે ઈચ્છે છે જે વણતર થાય આપણું હં એમને કહેશે ને મારું કેટલા કાઉન્ડનું સૂતર હતું કે છે ને કેટલા કાઉન્ટમાં અમુક દ્રષ્ટાંત બધું આવેલું છે સમજાય છે એટલે વ્યવહાર અને આ દાદા ભગવાનનું મોટું પ્રધાન એ કે આપણે આ કળિયુગમાં જન્મેલા મનુષ્યો એને પહેલાં તો માનવ બનાવ્યા એટલે એ માનવ છું એવું ભાનમાં આવી અને પછી ચાલુ થાય છે આ બધું એટલે આજ્ઞા મૂકવી જ પડી એમને એમને બહુ શરૂઆતમાં કર્યું સારા થોડા બહુ થોડા સંખ્યા હતી આવ્યા જોયું પણ આ આ રીતે નહીં ચાલે આ માર્ગ શું ગજબનું કર્યું અને આપણા પુસ્તકોના પ્રકાશનો થયા છે મારી તમને બહુ નમ્ર વિનંતી છે કે ઉપયોગપૂર્વક તમે જોજો ઉપયોગપૂર્વક જોજો અને ખાસ કરીને નાઇન્ટીન સેવન્ટી ફાઇવની કેસેટ છે અને આખી પુસ્તિકા આટલી જાડી શાહ સાહેબના ટાઈમમાં આપણે આપના પ્રયત્નથી બધી નીકળેલી છે બની પ્રયત્નથી નામ તો પ્રગટ પરી સરસ્વતી શાશ્વત સરસ્વતી એવું કશુંક નામ છે હં શ્રી મુખે એવું નામ છે એ છે અને બીજું મમતા ઉપર છે આ બે ઉપર એ બહુ સુંદર જુદા સત્સંગોમાંથી કાઢીને પ્રકાશનો સુંદર થયેલા છે નોંધીભાઈ સાહેબ ખાસ જોજો આ બે ખાસ જોજો શું દાદારી બહુ સુંદર છે વાણી અને જૈનભાઈની સાથે બેસીને કહી સ્થાનકવાસી હતા મુંબઈમાં ગિરધરભાઈ હતા ગિરધરભાઈ સાહેબ પેલા ચંપાબેનને બે જણ હતા એ લોકોની વાત છે એમાં એમાં અને બીજા આવ્યા જોડે અને એમ કરીને વાત નીકળીશ બહુ સરસ નીકળીશ ખાસી પુસ્તક છે એ તમે ખાસ વાત જો ધીરજની હા અને ઉસકો હિન્દી મેં કરો આપ આપ હિન્દીમાં કરો સુધીરભાઈ એ બંને પુસ્તકો હિન્દીમાં કરાવી નાખો વહેલી તકે વહેલા વહેલી તકે કરાવો હા પછી એનું ઇંગ્લિશ પણ કરાવી દઈએ હા સરસ હા એટલે એ તો બધા છે પુસ્તક પ્રકાશન તો બહુ સરસ થયા છે આપણા બહુ ઘણા સરસ થયા છે બધા અને આપતા પુત્રોના પ્રયત્નો બધા પુસ્તિકાઓ એક એક આજે તો જ્યાં જ્યાં જેના હાથમાં આવે છે ને એ તપાસ જ કર્યા કરે છે બધા અને કેટલું આજે છૂટથી દાદા એ જ છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે બધા બિલો વેચાણ એવું કરીએ એવું નથી કરવા જેવું એવું કરવા જેવું નથી એટલે જ્યારે જ્યાં પ્રસંગ મળે ધીમરે કહેવું જોજો તમે પણ આનો વિનય કરજો આ છો પુસ્તકનો આટલું એટલું કહેવું પડે થોડુંક શું કારણ કે તમારું પોતાનું છે એટલે તમારા પોતાનું જ ના થાય એટલા કારણે આ વાત કરવાની તમે વાંચશો તો તમને સમજાઈ જશે કે એવું કહી શકીએ આપણે શું કોઈ પણ મળે તેને હં અને આપતા પૂર્વે તો જ્યાં જયા છે એ જ વાત મેચ મેચ બહુ કર્યા છે પુષ્કર અને એનું પરિણામે બહુ સારું આવ્યું છે પુષ્કર અહીંયા પરદેશમાં બધી જ જગાએ એટલે સુરેશભાઈ તમારું બીજું આવી ગયું ને પરોક્ષમાં થઈ જવું એટલે શું કે આજ્ઞા છે તે આજ્ઞા આપણે પારવો ના પડે અને આપણે શ્વાસે શ્વાસે એરીમેતે વિના પ્રયત્ન એ પળાય અને એ પ્રમાણે રેવાય જે પ્રમાણે દાદા ભગવાન બોલો ડોક્ટર સાહેબ બધી મુશ્કેલીઓ માંથી મુક્ત કરાવી ઉચકે એમ કે લીધા આપણને ઉંચકી લીધા છે અને આ વાત છે એટલે આજ્ઞા ધર્મ માં દાદાએ કહ્યું છે પિસ્તાલીસ આગમ સમય ગયા છે બે તારીખ જે આપણે કહીએ તે સમજાવ્યું ને અને કષાય કોને કહે કે કસાય એટલે જીવતો અહંકાર હોય તો જ કષાય હોય નહીં તો કસાય ના હોય કસાય શબ્દ જીવતા અહંકારને લાગુ કર્યો છે આપણે શાસ્ત્રની ભાષામાં શબ્દની ભાષામાં અને ક્રિયામાં એ લાયા છીએ એ ચોથા આરાની ક્રિયાઓ હતી એમાં જે યોગ્ય હતું તે પાંચમા આરામાં આવી ગયું છે અહીંયા ગરબા બહુ મોટું જરાય થયું છે અક્રમ વિજ્ઞાન આ સમ્ય સમજને સમ્યક કરી શકે છે અને છતાંય આપણો જે સંપ્રદાયો ચાલતા હોય બધા એમાં કંઈક સારું ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે અને છતાંય સંઘ સંપ્રદાય ચાલે બધું જ ચાલી શકે છે સમજાયું પરંતુ થોડીક જ્ઞાનીની સંજ્ઞાપૂર્વકનું જીવન આજે કોઈ પણ ઉપાધ્યાય હોય સાધુ હોય કે આચાર્ય હોય એનું એ પ્રકારનું હોવું ઘટશે પણ એ આજનો વ્યવહાર નહીં રહેવા દે એને આજનો વ્યવહાર કોઈને નહીં રહેવા દે મારી વાત સમજાય છે કે નથી સમજાતી આ કોઈ સંઘ સંપ્રદાયનું કોઈનું કોઈને પણ અવરું બોલવું એવી રીતે અમારી વાણી નથી એવું તમને સમજાય છે ફક્ત આ અક્રમ વિજ્ઞાન સમજણને સૌરી કરે છે એટલું જ અમે કહેવા માગીએ છીએ કોઈ પણ પ્રકાર આ ત્રણેય મંત્રમાંથી કોઈ પણ મંત્રનો ધર્મનો પ્રકાર હોય અને એની એક એક મથ બધા બહુ ફાંટા છે એની વાત કરી રહ્યો છું સમજાય છે પણ આપણે તો બધા સંસારીઓ બધા દરેક નાનું મોટું કામ લઈ બધા બેઠેલા દરેક જણા સમજાયું ને એટલે આજે પરંતુ પ્રયોગ સ્વરૂપો હોય છે એમાં નિમિત્ત ઉગાડું થઈ શકતું હોય તો એને કોઈને કોઈ કહેવાની હોય આપ જ્ઞાન આપો આપો કોઈને આપવાના આશીર્વાદ પણ આપવાના હોય તમે જો અમને બધા ઓબર્વ કર્યા હશે જેને જેને તેને જોયું હશે આ જોયું હશે સમજાય છે તમને દાદા ભગવાન નિર્દેશન આટલા મોટી સભા પડી છે તારે આજે કહીએ એટલે તમને સમજાય કે જ્ઞાન શું છે ભેદ જ્ઞાન શું છે હમ એ ઉઘાડો બરફ છે એ ઉઘાડો બરફ સાથે રાખીને જીવનારા એનું કામ છે એ તો ઉઘાડ્યો અગ્નિ છે બધો જ જે અગ્નિ બારી નાખે ખલાસ કરી નાખે એટલી મોટી જવાબદારી વાળું જવાબદારી એટલે બોજો નહી તમને શું લાગે છે એવું લાગે છે જવાબદારી એટલે બોજા વગરની હોય કો મને ચલો હાથ ઊંચો કરો કોઈ બોજા વગર ની જેવું લાગવું જોઈએ હ તમારો આપતો પુત્ર નવીના કે છે દાદા આ તમે વેટલેસ હોય છે જવાબદારી કહું એ તો મેં સમજાવ્યું જ નહીં મને લે કરો કઈ કહો ને સ્વામીજી વેટલેસ બોજા વગરનું બોજા વગરની જવાબદારી સાંભળી જ કોઈ જગા છે ના એવું નથી કેવા માંગતા અમે પણ કહેવા સુ છે દાદા ભગવાન સ્વરૂપ સમજવા માંગીએ અને બધાને એક સરખું મરીશ કોઈ ઊંચું નીચું નથી કોઈની પાસે એમાં હોય શકે જ નહીં નહીં તો માર્ગ જ ના હોય ને કે ચાલે નહીં એક ક્ષણ આમ એક પગલું ના મૂકી શકે અત્યારે જુઓ તો કેટલા હજારો કેટલી મોટી સંખ્યામાં જયારે ક્રમ માર્ગમાં એક જ્ઞાની એકને પણ તૈયાર કરી શકે આપે ખરો પણ તૈયાર એ ક્ષેત્રના કારણ કે ત્યાં આગળ ત્યાં માર્ગ છે ચોથા આરામય સાહેબ અને આ પછી પાંચમો આરો આવે આટલા વર્ષો ગયા છે અત્યારે જ્ઞાનીઓ નથી થયા એવું નથી થયા છે પણ એ વ્યવહારમાં આજનો વ્યવહાર કહેવાય એવી રીતે વ્યવહારમાં જ્ઞાનીઓ થયા છે નથી થયા ને એવું નહીં અને આપણે ત્યાં બધા ડાયા પુરુષોના વચનો ઘણા છે બધા ગાબડાઓ નથી જોતા બધી રીતનું છે આપણે ત્યાં ખ્યાલ આવ્યો બધું વ્યવહાર ઉપર ગયું છે એટલે વ્યવહારમાં શું થયું છે નિશ્ચય વ્યવહારનું આવો અંદર મિસ એકબીજાનું ઉલટસુલટ બહુ થઈ ગઈ છે એવું બીજું કશું જ નથી થયું હમ તે આપણને જો મળ્યું મારે મારા જીવન જવાનું છે ને આ વ્યવહાર જે લઈને આવ્યા છે બધો તે એમાં પોતાનું શું કેમ ગુચવી મારું ખોટું પણ એનાથી કઈ પ્રશ્નો ના થાય કોઈને ઉગાડી વાત છે ઉગાડી વાત છે એટલે ઘણી વખત અમે કહીએ છીએ અક્રમ વિજ્ઞાન જ્ઞાન મળ્યું છે એ બેધારી તલવા જેવું છે શું કહ્યું એક એટલી સંપૂર્ણ ભાવ ઉડી ગયા એટલે મહાત્માઓના માટે પ્રમાણ છે આજ્ઞા ધર્મ દરેક ના પોતાના જીવનમાં કે તિરસ્કાર ભાવ એટલે કે આપણે સમજીએ છીએ આપણી ભાષામાં તિરસ્કાર એવું નહીં એમાં તો હજે તો બધું એટલે વ્યવહાર જ મુખ્ય છે મોક્ષ થાય છે વ્યવહાર નો થાય છે આત્મા નથી થતો દાદા એ કહ્યું અહંકાર જન્મે છે અને અહંકાર મરે છે અને અહંકાર મુક્ત થયો છે શું કહ્યું હું પણ અને હું હું કાર સ્વરૂપે જેટલું હોય તારે જે માથું ઊંચકે શું કહ્યું હારક તત્વ કામ કરે છે સાહેબ કયું તત્વ जेना विश्व है आखिर भगवान तो समझ दादाए पर खूब समझा कार्यार एट लगे परंतु बं समलन सम्य सम थी जाए त्यार पी ए समभावे निकाल आटल कही दीदाए शू कहू समे निकाल समझ આપણે બોલીએ કે હવે નિકાલુ છે આપડે વ્યવહાર નીકાળીએ બોલીએ પણ આપણે સમજીએ છીએ કરી શકીએ અમબેલન્સ નહીં કરી શકીએ પરંતુ આપણો વ્યવહાર કરી શકે છે એટલે અહીંયા ચેતી જવાનું અને જ્યાં કર્યા હોય તો કરેક્ષન આપણે જ કરવાનું ને આપણા માટે કોઈ બીજું કરેક્શન કરવા આવશે કોઈ કરેક્ષન કરવા આવે સીધી વાત છે સમાધાન થાય તો ઉત્તમ અજ્ઞાન જ છે જ્ઞાન જ એવું છે જો જરાક શાંતિને ધીરજથી બેસે ને તો સમાધાન કરે જ એને જ્યાં જ્યાં એનું મન શું મન પોતે જાય તો નહીં તો મન તો કોઈને બેસવા ના દે છે આનું બહુ બહુ એના શક્તિ છે પાર વગરની આજે જ્ઞાન નહીં આખી દુનિયા બધું બહુ વિચારે છે મન બાબતે તો શું મનમાં તો બહુ જ શક્તિ છે એટલે કયું મનથી સંસાર બંધાય છે અને કયું મન આપણને સંસારથી મુક્ત રાખે છે એનો ભેદ બહુ સમજવા જેવું છે સમજાયું મન તો ઠેર સુધી છે ને તો કેવા ખુલ્લું જ ના થાય ભાઈ ઓ શું કે રાજેન્દ્ર કો બોલો ને બિના મન કૈસા કેવા જ્ઞાન ખુલ્લા તે પહેલા શરૂઆત હોય હા મનસે મુક્ત હોય લેકિન મન પર જ આસાન નહીં હૈ મેરી દ દવી હૈ અંદર બેઠાને બેઠા દીએ અંદર કે હમક ગાઈડ કરના તું શક્તિ મા ડિસ્ચાર્જ હમ એ અગ્ઞા શબ્દો તો નહીં વાપર સકતે ફર ભી હે ખુદ કે લી સમજ નહીં ચાહીં કે હમરી ડિસ્ચાર્જ અગ્ન શક્તિ ક્યાં મે હિત મુજે સમજના ચાહી અજ્ઞા પ્રજ્ઞા કા સમજ જો દાદા દાદી હૈકિન દ વાદ ઉી કોઈ બોલતે હૈ વ્યવહાર કો વ્યવહાર કે જગ રખે ઓશ્ચય કો નિશ્ચય કે જગહ હમે આરામ સેવ રહે પડે ઓ તો સ્વભાવ હૈકા સ્વભાવ હૈ તો ઘડી ચાલતી હૈ ભાઈ બંધ હો ગઈ હે जी तो, कर सारा छो, प्रसाद बोला आप शु क्या बोलते है आप छुप जाते है સાણંદી એ ભૂમિ ભૂમિ કોણ હૈ તું હૈ અચ્છા સમજ્યા તો ભૂમિ પૂછતી હૈ જગત નિયમતા વ્યવસ્થિત શક્તિ એન્ડ બધું હિસાબોને આધીન જ થાય છે તો શું આપણે કોઈને દુઃખ આપીએ એન્ડ કોઈની સાથે ફાઇટ કરીએ એ પણ આપણે એની સાથેનો હિસાબ જ કહેવાય આપણો એવું કહે છે શું જો હિસાબ શબ્દ તારે સમજવો હોય ભૂમિ તો તારા ભૂમિના કોન્ટ્રેક્ટું એન્ડ ગુજરાતી અંદર ઇંગ્લિશમાં એન્ડ લખે છે ને ગુજરાતી વાક્યમાં પેલું એન્ડ આમ કરી નાખે છે इंग्लिश में भड़ी से आ छोक एट्ले भूमिदा कॉन्ट्रेक्ट मैं समझू पड़ से हिसाब शू क्यू पी ते बहार निकली बीजा जोड़े भेगो करवा जाऊ तारा हिस्सा समझवा तारो हिसाब तारो नहीं तो बहार आए नहीं तारी पा नहीं समझी हाथ चूके फाइट करना तूज करने तारी आगे आ પણ આંખો છે જ નહીં દેખાડે કે પેલું પેલું આવ્યો એટલે ફાઇટ કરવી જ પડશે આવું થાય છે સમજાય છે એટલે આપણો ઉપયોગ છે ને શુદ્ધાત્માની દ્રષ્ટિ એનો ઉપયોગ કે છે દર્શન ઉપયોગ કે છે એને કયો અને દર્શન ઉપયોગ જ્ઞાન વગરનો હોય જ નહીં કોઈ દિવસે ખ્યાલ કરજો ખાસ આ બહુ સિદ્ધાંત છે બેઝિક પાયાનો સિદ્ધાંત છે કેવળ જ્ઞાન નો શું કહ્યું અને એટલા માટે શાસ્ત્રોમાં અને બધા જ કાળમાં આજે પણ અત્યાર સુધી પણ દર્શનને જ ખૂબ મહત્ત્વ અપાયું છે દર્શન શક્તિ અને જ્ઞાનશક્તિ ખુલ્યા વગર દર્શનશક્તિ ખુલે જ નહીં અને એ જ્ઞાનશક્તિ પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપે પોતે જ્ઞાન સ્વરૂપે જ્ઞાન સ્વરૂપ થઈ જાય પોતે જ્ઞાયક પોતે જ્ઞાન સ્વરૂપ થઈ જાય શું કહ્યું ત્યાં સુધી એ દર્શન શક્તિ કામ કર્યા કરે છે ઓ સર આવો વધારો સર સમજાય તો ભૂમિ તું સમજી બેન હિસાબનો અર્થ હિસાબ નો અર્થ હિસાબ નો અર્થ એટલે આપણા ફાઇલનો હિસાબ અને ફાઇલ એટલે હું ભૂમિ અને હું ભૂમિ એટલે આ શરીરથી હું ભૂમિ છું એવું નહીં પણ ભૂમિ બધે વેરાઈ ગઈ છે ને બધે તે શરીરથી નથી વેરાઈ શું કહ્યું પણ ચિત્ત ચિત્તી વેરાઈ ગયેલી છે આ ચિત્ત વસ્તુ એવી છે એ કોઈને હાથમાં જલી નથી હંમેશા પારો જોયો છે બરક્યુરી હે એને પક પકડવા જવાય કે નહીં હાથમાં આવે કે નહીં અને લેવા જે થાય એના કરતાં બૂડું છે આ ચિત્ત એ બધું જ પર છે એટલે આગળ આગળ થઈ ગયેલું ને આ શરીર બંધ ગયેલું ને એટલું તો કામ કર્યા વગર રહેશે ખરું પણ તને ખબર પડી જવી આ ભૂમિનું આમ ચિત્ત ગયું હું શુદ્ધાત્મા છું હું તો હું તો સત ચિત્ત છું શુદ્ધાત્મા એટલે સત અને ચિત્ત એટલે શુદ્ધાત્મા લક્ષી સમજાયું ને એટલે મારું ચિત્તી લક્ષી જે છે શુદ્ધાત્માનો ગુણ છે હા ચેતના ગુણ એ બહુ સુંદર કામ કરે આપણે શુદ્ધાત્મા સ્વરૂપ રાખીએ એવું એ શક્તિ છે ચિત્ત શક્તિ છતાં પેલી શરીરના બંધારણમાં એ કંઈ જશે એ બધો ફાઇલનો ભાગ થઈ ગયો ના સમજે એટલે મન બુદ્ધિ પર ચિત્ત કહીએ હશે ને ये व्यवहार चित्त ने कहू भूमिना चित्त ने मन भूमि मन ने क्यू बुद्धि भूमि बुद्धि ने कहू समझ अहंकार कहो डिस्चार्ज अहंकार आ शरीर में अहंकार स्थान है कि आप दूटी है दूटी पणका ना भाग शू कहू दूटीना पणका नो भाग ए अहंकार स्थान है शरीर में स्थान है तो आ शरीर चा પછી એડ આઈ શું કોલ કેડ એટલે પેલો ડગલાનો ડ કહું છું અને એ કેદ છે દરવાજાનો ડે ને એટલે સંસ્થાની કેડ ભાગી ગઈ પછી એટલે જ્ઞાની પુરુષ કામ કરે કોઈને ખબર ના પડે હાથમાં લાકડી ના હોય લાઠી ના હોય કશું જ ના હોય કોઈ હથિયાર જ ના હોય એમની પાસે તો તું હમજી શું ભણું છું કે સમજી ગયું ને બધું જે થાય છે બહાર થી આપણને થતું લાગે છે એ બધું આપણે આપણા થી આપણને થાય છે બોલ મોટે ના જે બહાર થી આ ભૂમિ ને થતું લાગે છે તે ભૂમિ થી જ ભૂમિને થાય છે એવી સમજણ કેરવી પડશે આજ્ઞા ધર્મ થી અને આજ્ઞા ધર્મના જીવનથી અને એ પ્રમાણે ભૂમિ ભૂમિએ જીવવું પડશે એમાં ખોટું છે બસ ત્યાર પછી એમાં તને કોઈ અડચણ પડે છે કોઈ એમાં કોઈ મારવા આવવાનું છે તને स्वभाव से ही है जन्म से ही स्वभाव लेके आती है लेकिन वो स्वभाव अलग है लेकिन जो विभाव में परिणामित हुआ ऐसा कर्म कृत अपना शरीर है उसमें जो विभाव का भाग આ ગયા હૈ શરીર રચના મે નિકલના જરૂર હૈકો ટેવો કા સ્વભાવ હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું કારણ કે પર પ્રકાશક એ શુદ્ધાત્મા એક એક ભેદ જ્ઞાન પણ એવા છૂટા પાડીને કોઈને કામ નહી થાય હા એ તો પછી એક લઈને ફર્યા કરશે ને તે દાદા ભગવાન ને શરૂઆતમાં જ્ઞાન આપવાનું ચાલુ થયું પહેલા જૈનભાઈ હતા અને એને થયું તે ચંદુભાઈ શાહ બહુ જૂના હતા અને એમનો ભત્રીજો કેવો આવ્યો હતો નહીં આ જૈનમાં વ્યવહારમાં બધા આમ જ ફર્યા કરે તે લગભગ મેડનેસ આવે એ હસ્ટેટ આવી ગયું હતું દાદા ભગવાન પાસે વાત આવી આપડે ચંદ્રકાંત હતા ત્યારે આવું થઈ ગયું હતું દાદા તરત સમજી ગયા ના ચાલ્યા હોય એવું વખત નથી રહ્યો આ કામનો એ રીત આપવાનો વખત નથી રહ્યો બહુ સમજજો આ વાત બહુ ઝીણી વાત છે પછી આજ્ઞા ધર્મ અને આ બધું ડેવલપ થાય છે હં અને દાદાએ પોતે શિર પર પોતાના શિર પર લીધું એટલે કે આપણે કહીએ કે ભાઈ મારી પાસે કોઈ આવે કે આપણે આ છે આપણે જે કહતો તમારું કામ તમારે થઈ જાય છે આમ છે તેમ છે તો આટલું મારે બહુ આ પ્રાણ જાય એવું મારું પરિસ્થિતિ આવી છે મારું આટલી મારી જવાબદારી સ્વીકારવાને તો આપણે કોઈને એને રિકમેન્ડ કરીએ આ કરીએ આવું આમ કરીએ અને કહીએ જવું પણ કહ્યું અને હું મારું માથું તારા ફોરમ મૂકું છું હવે રાખવું તોય તું ના રાખવું તોય તું એના જે વ્યવહારમાં વાત થાય છે કે નથી થતી અમારા દાદાથી થયેલી છે અમારા કન્સ્ટ્રક્શનના વ્યવહારમાં કન્સ્ટ્રકશન હોવા એમના જ કુતરું બત્રીજા પરિસ્થિતિ નબળી થઈ મુંબઈમાં જતા કોન્ટ્રાક્ટર આપણી અમારા બાપુજી દાદાની કોલેજમાં તૈયાર થયેલા હતા પાછા પણ પરિસ્થિતિ તો આવે માણસની એ તો બને તે એવું થઈ ગયું આ તેવું પછી એમને ખબર પડી એટલે પશાભાઈ ટ્રેક્ટરવાળા છે ને એમના ભાઈ નગીનભાઈ બસગાભાઈ એને કુર્લા હિલને ડાઉન કરવાનું કામ મળેલું મોટું શું કુર્લા હિલ એટલે કે આજનું મુંબઈનું એરપોર્ટ છે ને ત્યાં પાછલો પેલો સ્લમને એવું બધું છે ને ત્યાં મોટી હીલ છે તે એર ઇન્ડિયાના પ્લેનને એક વાર જરાક ટય થઈ ગયું હતું એક્સિડન્ટ થયેલો હતો ત્યાં એટલે અમુક એને લેવલે ઉતારવું જ પડે એની ફ્લાઇટના પ્લાટમાં એટલું કરવું પડ્યું શું એટલે નહીં તો પાઇલોટો પૂરું કરી જ નાખે કથુ છે એટલે અમુક લેવલ ઉતારવું હતું આખી એટલી મોટી હીલને ઉતારવી તો બહુ મોટું કામ થઈ ગયું તે ઘણી વખત એમને થયું ત્યાં આજ ભત્રી એ લાયા તમારા ફાધરને વાત કરી કાંતિ કાકા આવું આવ્યું છે અને આપણા નગીનભાઈ સાહેબ છે અને કહે છે કે આ અમે આટલું બધું છે મશીનરી છે બધું જ છે છતાંય તમે આવી જાય અમારા ગલ્લા કાકાને તમે કેમની કંપની તો સારું પડે અમને જોડે તે અમારા ફાધરને થઈ કે આવું જયારે ચટપટી થાય કે આવું મોટું કામ મને શું ખોટું બધું એમનું છે બધું એમની જવાબદારી છે તો શું એટલે કહ્યું કે અંબાલાલભાઈ શું કરીશું આવું આવ્યું છે કે કાંતિલાલ જવાદોના આવ્યા આ સુખી માણસો ને સુખી એમને આપણે આપણા રોટલા હાંજ ખાવાના એ સારા છે હં આમાં ક્યારે શું થાય છે નથી હે કાંતિ આ ફાધર થઈ જાય જરા બધું જરા ઉત્સાહી બહુ ને અને જરા ઉત્સાહી બધું ચાલો કરીએ નવું સમજ્યા પણ દાદા અને એમને બેનું જીવન જોયું છે અદ્ભુત અદ્ભુત જીવન જોયું નવનીતભાઈ ઓહો હો શું કહીએ તમને મહાવીર ભગવાનનું અને એમના જ નજીકના સજા કેવા જ્ઞાન થયા પછી પણ એમને જોયું છે કેવું જીવન આવે છે જામાલીજી આવ્યા વાત સમજો વાત સમજો ઋષભદેવ દાદાને પણ પ્રસંગો પણ આપણે કથા યોગમાં ચાલ્યા જાય શું થાય એનો પેલો જે સત્વ છે ને એ બોલતું હમ હું તો જૈનને કશું પાઠ નહીં કશું જ નહીં મારી પાસે પણ મારી પાસે સમય હાજર થઈ જાય છે હવે કેમ મનાય આ વાત ભાઈ ભગવાનનો સમય બધો જ મને આજે હાજર હાજર બધું બનેલું છે આમ વાંચન વસ્તુ જુદી છે આખી હમ અને દ્રષ્ટિની વિશાલતા દેખાડી શકે છે પણ તેને આપણે ફાયદો શું કરશો આપડી વર્તમાનતા શું કામ ખોઈ નાખીએ સાહેબ આટલું મોટું ધન મળ્યું વર્તમાનતા વર્તમાન જીવન આ બહુ મોટી વાત છે એટલે શ્રીમદજી એ પણ જયારે જાતિ સ્મરણ ના થયું પછી એમને જોયું કે બહુ બાધક છે કેટલું એમના ઔષધનું જ્ઞાન જ્યોતિષનું જ્ઞાન કેટલું બધું હતું આવે આપણે સીધા રહેવાય ના દે આપણું જે કઈ દશા થયું હોય ને એ છીનભીન કરી નાખે લોકો પૂછીને આ બધો સમાજ આપણે આમ જ હોય સમજાય છે એટલે સીધું જ કહી રહ્યા અમને તો કશું તેવા જ્ઞાન ત્રિકા નથી પરંતુ એટલી એમને હિંમત હતી આ કાળમાં કોઈ નતા પચીસો વર્ષમાં મારુભ સ્પષ્ટપણે નીકળનાર વ્યવહારમાં આવ્યા પાછા સ્પષ્ટપણે કહ્યું શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણે શાયક શંકીત નથી બધા જ સમાજમાં કે છે તે પ્રમાણ નથી જરૂર માનીએ પણ આ સ્થળે આ કાળે શાયક નથી એવું અમે માનવા તૈયાર નથી એમના એક એક વચનો વંશરાજજી એવા છે કે અમારા શ્રીમદ્જીના પ્રખર કોઈ આવે ને કહું કે એમાં પુસ્તક તો બહુ સારું છે જ્ઞાનીના કોને નહીં ગમે બહુ સારામાં સારું ગમે તો હા પણ બહુ અઘરું લાગે છે બહુ સુંદર વચનો છે એમને અનુભવ અઘરું શું છે શ્રીમદે જાતે તમને સમજાવવું પડે તો કે શ્રીમદ કેવી રીતે આવે ને કહું તમને બોલાવતા હોય શું અમારે પ્રસંગ બનેલો એટલે કઉ છું અમીન સાહેબ હતા ખુશ થઈ ગયેલા હમ ત્યાં એટલાન્ટામાં ઠાકોરભાઈ તમે નતા ત્યારે નાઇન્ટી ની વાત કરું છું હમટન વાળા મનુભાઈ એટલે અહિયાં ના ગણો જાણે બધા અમદાવાદ એટલે અમે દેહની સામે પડ્યા છીએ દેહની સામે એટલે કસાયો ની સામે એ અર્થમાં કહ્યું છે એની સામે પડ્યા છીએ એટલે અમારે એની સાચો ની આ પરંતુ जे, आत्म वलन बहुत पॉवरफुल अर्थ तो शु दशा बहुत समझवाज एटले छाती ठोकी कहू आ कार ने, ने विषय में बीजा महावीर छे अमृत सचोड नरियेरी छे શું કહ્યું સચોડી નારિયેરી નારિયેરીમાંથી એક વચનો એમના પણ એટલે દાદાએ કહ્યું આ જ્ઞાન આપ્યા પછી તમારે કશું જ વાંચવાનું રાખશો નહીં વોંચાઈ જશો અને આ આજ્ઞા આપી છે એટલે અમે તમને વાંચતા કરી દીધા છે આ પુસ્તક નહીં વાંચવું પડે પણ તમે જ તમારી આંખોથી વાંચી શકશો એવું જીવનથી ભલે ઘર વ્યવહાર બધામાં શું ફાટ એમાં ક્યાં નડ્યું આપણને કશું અંદરથી જ્યાં જીવી જવાનું છે તેમાં અંદર જીવી જવાનું છે એમાં કોણ કોણ કોઈને વ્યવહારમાં આવે બહાર તો બધા જે વ્યવહાર જેટલો છે એટલો થઈ જવાનો છે કોઈ માણસો રહી શક્યો ક્યારે પરંતુ એ કાળ આવે છે કે બધાથી જરાક દૂર થોડો જઈ અને છેલ્લો આપણો સમય આપણા પોતાના એમના કલ્યાણ માટે એમને થઈ જવું પડે છે પણ શાસ્ત્રોમાં જોઈએ મહિનો બાકી હતો એટલે સમજશે નથી હોતા હમ જે હોય છે ને બીજું અને આજ્ઞાધર્મ આપણને આપણા જીવનમાં આપણા માટે આપણા બધા જીવનના વ્યવહારમાં બહારનો વ્યવહાર તો છે કોઈને છોડશે નહીં દાદા એ સ્પષ્ટ કહ્યું કે આજે બધું પરિસ્થિતિ એવી છે ને જે રીતે જીવનના પ્રકારો બની ગયા છે એના કારણે આવવું છે એ તો ના હોઈ શકે બાકી અક્રમ વિજ્ઞાન તો બહુ અદભુત બન્યું છે આજે બહુ અદભુત છે અને પોતે જ પોતાની રીતે અંદર અંદર ઉતરીને થોડું એ જોઈએ તો આમ તો પણ ઉંચા પ્રકાર નો પૌદગલિક રસ છે ઉદ્વગામી છે પરંતુ એ સુધારસ જે વાત કરી છે શ્રીમદજી એ શ્રીમદજી એમાં એક જાતનું એવું ઉપક્ષમતા લાવે છે સુંદર રીતની સમજાયું કે ને અને એમાં એકદમ નહીં થઈ જાય છે એનું બીજું એક આપણે આ વેદાંતમાં તમને કહું હિન્દુ ધર્મમાં કે આ દુનિયાથી એને અવાજથી એને શબ્દથી દૂર રહેવા માટે યોગીઓ તપ કરે છે અને તપમાં જઈ અને કોઈ જાતનો અવાજ એમને ડિસ્ટર્બ ના કર્યો જેને પોતે જ પોતાની અંદર પેસી જાય છે અંદર ઊંડા ઊંડા સમજાયું ને શરીર આપણને આવું લાગે છે શરીર તો બહુ મોટું પાળીને બધું આ એક જ શરીર માં શરીરમાં છે સમજો અરણનાથ એ તો તીર્થંકર ભગવાન હતા અરણનાથ ની કે એટલો બધો છે આ અંતર વાચામાં કે અહીંયા દૂટી જાય છેલ્લો જતા જતા અહીંયા આગળ એમને જે એ બહુ એટલો બધો મીઠો હોય છે અને એને હો હું બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો હમ બ્રહ્માસ્મી આ આટલું પદ એમ આજે બોલાય છે એવી રીતે નહીં એવા યોગ્ય થયેલા છે એને કર્યું છે આ અને પછી એ તો અવધૂત જેવા હોય અને અઘોરી જેવા હોય છે હવે અઘોરી પદ તો તમે લોકો નહીં સમજી શકો એ બહુ ઉજ આજે બહુ ઊંચી માટે બહુ પ્રચલિત ભાષા બરોબર નથી પરંતુ આજે ના હોય ના હોય કોઈ ના હોય હવે અચ્છા તો કંઈ વાંધો નહીં તમને શું કામમાં લાગ્યા શું કામમાં લાગ્યા આપણે આપણને આ પરંપરા જ ચાલે આવ્યા છીએ આપણે એ કોઈ દાડો પતંગને મળે નહીં એવું નહીં કરશો શું કે તો બધા સંસારમાં સમાજમાં તો રહેવાનું જ છે બધેય રહેવાનું છે અને આનો તો ટોટો જ નથી બધું જ્યાં જોશો તો મળશે આ વાતો તો સમજાય છે તે એમાં એ હવે તમને શું સમજાઈએ આજ તો તમે આપણે મોટા છીએ તે વિજ્ઞાનમાં નથી પણ આપણા યંગ લોકોને બધાને આપણા આપતા પુત્રો બધા જ ભણવામાં આવ્યા છે ને ભણવા એમાં લેબોરેટરીમાં પ્રયોગ કરતા હતા અવાજના સાઉન્ડ એટલે અવાજ પ્રકાશ ગતિ સમજાય છે એમાં તો આજનું વિજ્ઞાન આગળ ગયું આપણે જૈનના શાસ્ત્રોની વાતો કરો છો પણ કેટલું વિજ્ઞાન ગયું અને આપણા શાસ્ત્ર જ્ઞાન ઘણા અમુક એટલે અમુક લોકોએ આને પણ આપણે કમ્પેર કર્યું કે આ વિતરાક વિજ્ઞાન અને આજનું વિજ્ઞાનનો કેવું અમુક જો પેરેલ જાય છે એમ કહેવા માંગે છે કોઈ દિવસ પેરેલ ના હોય કોઈ દિવસ ના હોય આઈન્સ્ટાઈન વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિએ પેરેલ એક થોડુંક અંશ ચાલ્યા છે તારે તો આટલા પ્રખ્યાત થયા આઇન્સ્ટાઈન પણ ચાલે એ તો પાપા પગલે જેવું થયું છે ના ચાલી શકે કોઈ ના ચાલી શકે આ વિચાર શું કહીએ આમાં બોલો આ વિજ્ઞાનીઓ કંઈક નહીં ઢગલા બન છે બધા વિજ્ઞાનીઓ સમજાય છે હ આપણા અબુલ કદામ આઝાદ પ્રેસિડેન્ટ હમણાં પાસ આપણે એમનો દેહાંત થયો અને અમે અમેરિકામાં હતા અત્યારે ઇંગ્લિશ વિકલીમાં એમનું ઉજવાતું હતું એ પેલું પ્રસંગ ગયો ને થોડું એટલે એમનો વૃત્તાંત આવ્યો આખું અમને ચાર પાંચ પાનામાં આવ્યો તમે જોવામાં આવ્યો મારાથી અને એમાં એક રિપોર્ટર પૂછે છે પેપરવાળા બધા કે આપ આટલા મોટા વિદ્વાન છો આ ભારતને આટલું મોટું વિજ્ઞાન આપ્યું આ તમારે પેલું આકાશમાં મોકલવાનું ને બધું તમે એના પાવ્યોને એટલે એમના ઓરિજિનલ તમે આપનાર થયા અને આટલું બધું છે અને જોયું એને ઘરમાં એમને ઇન્ટરવ્યૂ લીધો એટલી બધી સાદાઈ હતી એની એટલી બધી સાદાઈ હતી કે સાદો ફ્લેટ પાસ્ટ પ્રેસિડન્ટ અને પ્રેસિડન્ટ એટલે તો તમે શું વસ્તુ કશું ને એમ બધું આપવામાં આવ્યું નથી લીધું એને કશું કશું સ્વીકારાયું નથી કારણ કે એને કોઈ ડર જ નહોતો હં એ તો મુસલમાન હતા જુઓ એની એની એક અંતરની કેવી દશા છે જો સાયન્ટિસ્ટ તરીકેની એ જંખના હોવી જોઈએ અને છોકરાઓને એને જ કહ્યું ને બધું ઘણા ઝાંઝા ફર્યા ત્યાં બધાને વાત કરી એટલે વિજ્ઞાન આ ભારત દેશ બહુ પડ્યો છે એટલે બહુ છો જાગો બધા પણ શું થાય આપણી પરંપરામાંથી કોઈ બહાર નથી આવી શકતું પરંપરા એવી ચીજ છે એમાંથી કોઈ સિંહ સિંહ ગરજના વાળો બહાર નીકળે બચપણથી આપણે ગેટાના ગેટાના ટોરામાં રહેલા હોય અને સિંહ જેવું સિંહનું બચ્યું હોય તો ગેટા જેવું પણ અવાજ ગેટા જેવો અવાજ કાઢતું હોય એટલા સિંહ થી એકદમ છે નહી એટલે દાદા એ કહ્યું કે બોલવું એ ગુનો છે શું કહ્યું એટલે આજ્ઞા ધર્મ આવું ક્યાં છે શું કહ્યું બોલવું એ શું છે પછી એ ફાઇલ છે કે પછી તમે બ્રહ્મ પૂછો છો ને નાદ બ્રહ્મ આ બધું એની જે વાત છે આ બધી જે હકીકત આપણે ના પકડી શકાય બહુ મુશ્કેલ છે વંશરાજજી એટલે એનામાંથી સમય કાઢી બ્રાહ્મ મુહૂર્ત માં થોડુંક તમે જુઓ પોતા અવું તમે કેવા છો એના આધારે કોણ કેવા છે એનું માપ કોની પાસે હોય કોની પાસે હોય કે કોના દશાની વાત ને કોના ગજાની વાત છે સમજાયું એટલે આપણને દાદા તટસ્થતા માં મૂકે આજ્ઞા બધા મૂકીને શું કહ્યું કેવી તટસ્થતા આપણે પોતાને માટે નહીં એટલે આપણે પોતાનો પક્ષ કોઈ શકે તે ના લઈ શકીએ પોતે પોતાનો પક્ષ ના લઈ શકીએ એ કઈ તમને સમજાય છે કે દશા છે દશા સમજાય છે એટલે બહાર દેખી તો તમને આ બધું લાગતું હોય છતાં મને પક્ષમાં ના હોય કોઈ જગા કોઈ જગા ના હોય પક્ષમાં ના હોય મત પણ ના હોય એમનો મત દાદા ભગવાને બહુ સુંદર સમજાવ્યું છે આ બાબતમાં કે હજારો જ્ઞાની બધા બેઠા હોય પરંતુ કેટલા ભેગ પડી જાય જો વ્યવહારથી જોવા જઈએ તો કંઈક બે જણ ભેગા થાય છે ભારતમાં તો કે ત્યાંથી ત્રીજો થાય એટલે ત્રેવળસ થઈ જાય છે કે છે ભારત દેશ એવો છે એટલે તો દાદા એ પછી એને અમેરિકામાં હમજન ના પડે બધાને પરદેશ બનાવવા પડે કે ભારત બધું સરસ દેખાય છે આમ ત્યાં જઈએ છે એટલે આવું થાય છે એ શું છે એની પાછળ તો કે તમારે જાણવું છે હા તો એને કોઈ પણ ભારતમાં જોશો ઇન્ડિયનને મળશો તમે તો એ એટલું સમજો એટલું જ છે કે આપણે મળ્યા આપણને ઇન્ડિયન પઝલ લાગે છે એટલે ભારતીય ઇન્ડિયન ફઝલ સ્વરૂપે બારના ની વાત છે હા આપડે અંદર તો ચાલે જ અંદર અંદર કોઈને વાંધો ના આવે સાપની નાતમાં સાપને એકબીજા ને એકબીજાથી વાંધો આવે આપણે ઇન્ડિયન આપણે જોઈ રહ્યા છીએ આજે બધું નવનીતભાઈ નથી જોઈ રહ્યા બધું વ્યવહાર જોઈએ જ છે ને આજે નહીં તો શક્તિ ઓછી છે આ દેશમાં આજે ગામડાઓમાં ફૂલાઓ પડી છે પણ શું થાય એટલે એ વસ્તુ છે આજ્ઞા ધર્મ આજ્ઞા ધર્મ શું નથી કરી શકતો જેટલો વ્યવહાર લાંબો પહોરો ઊંડો જેટલો તમને સમજણ સમજાય એટલો એનાથી અનેક ઘણું આમાં આખું તથ્ય આપણે જ પોતાના માટે સમજાય એવું જ રહેલું છે એટલે મચી પડીએ અંદરથી આપણે આપણે પોતાના જ માટે મચી જ પડીએ જીવવા માટે છતાં બહારે જવા જવું હશે તો બધો વ્યવહાર તો આવવાનો જ છે કહી જશો તમે જશો ક્યાં તમે આપતા પુત્ર ગણાય ગયા કે હવે બસ અમને થઈ ગયા હવે ફાઇલો બાયલો નથી એટલે તમે હશે જન્દી ના ના ના ના અમે અમારી ફાઇલ રહીને કહેશ લે પાછા પણ તમારી ફાઇલ તો શરીર છે હવે શરીર ક્યાં ભજવે એટલે વાત આ સમજવાની છે સવારે આના ઉપર આવવું જ પડે છે માણસે કોઈને ચાલતું નથી સમજાય છે ને આવું બધા વિચારો કો બધા બહુ થયા છે નથી થયા એવું નથી પરંતુ એ પ્રકૃતિના પ્રકૃતિને પૂદગલ ટેરિટરી કઈ શું કહ્યું બોલો અને કુદગઢ ટેરિટરી એટલે ભારતના બોર્ડર ઉપર બોર્ડરની બહારની ટેરિટરી કહેવાય સમજા કે નહી એટલે પેલા તો બઉ પાક વસ્તુ થઈ ગયું જાઓ બસ આ તો તારું ભૂમિ તારું થઈ ગયું હા હવે આ તો બીજું દુ તો બહુ છે એ શું જુદું છે બસ ચાલો બસ હવે આપણે પ્રસાદ માટે જવાનું પણ આપણે તમે બોલો બોલો ને તમારો અવાજ મોટો છે અવાજ મોટો છે બોલો શું હા લપકામણ કીર્તન ભક્તિ હતી તે તમારા માટે બઉ સારી વાત છે અનુભવ કે છે રમાબેન નામ કયું રમાબેન દાદા ભગવાન વિશે પણ હજુ જે મળ્યા નથી એમને પણ અમુક અમુક અનુભવ થાય છે કે છે ખરા પરંતુ આ વાત કેવી છે કે અનુભવની છે દરેક તે વ્યક્તિગત બાબતો છે એટલે બહારમાં આવે ને એટલે એમાં કોઈને સમજાશે નહીં પરંતુ આજ્ઞાધર્મ પામેલા આપણે બધા છીએ એમના માટે આપણી અંદરનું સૂક્ષ્મ શરીર જે છે શું કહ્યું એટલે આજ્ઞાધર્મથી જીવાય છે એના કારણે બની રહેલું આખું કારણ શરીર એ તો કારણ શરીર જ છે પરંતુ સૂક્ષ્મ શરીર પણ જોડે એના જ પ્રભાવથી એવું પાછું હોય છે સૂક્ષ્મ શરીર હંમેશા હોય એટલે જેવું કારણ શરીર બને એવું એ પ્રકાર બધું થઈ જાય એટલે સૂક્ષ્મ શરીર આપણા આજ્ઞાધારી જેટલું આજ્ઞાધારકપણું હોય એટલું સૂક્ષ્મ શરીર કામ કરી શકે છે અને વ્યવહારમાં આ તો કશું નથી અજ્ઞાનશું પરદેશમાં કોઈને પણ જગાએ હોય તો અમુક અમુક તો અનુભવ થાય પણ એ કેવા છે હિસાબના છે બધા કર્મકૃત લેણાં દેણાના છે આ હિસાબ જ્યારે આ રીતસર અનુભવ કહેવાય છે નિધિ ધ્યાસન શબ્દ શાસ્ત્રનો બહુ મોટો છે નિધિ જ્ઞાની પુરુષાત્મા છે છતાં એમના દેહમાં વર્તતો જે શુદ્ધાત્મા અને શુદ્ધાત્માની દશા એ સીધી દશાનો લાભ તમને મળે છે દેહ મારફતે આજે મહાત્મા સમજાયું ને એટલે શાસ્ત્રોમાં એના પ્રકારો બધા સમજાવ્યા છે સમજાયું એટલે ધીમે એમાં કરતી એના પછી આપણને આપણને નિધિદ્યાસન એટલે આપણું જ્ઞાતા દ્રષ્ટાપણનો ભાગ ખુલ્લો થતો જાય જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થતો જાય એને આકાર ના હોય રૂપિનરૂપ ના હોય કશું ના હોય એ અનુભવ જ મોટા એટલે આ તો આનાથી શરૂઆત થાય એટલે નિધિ પ્રકાર બધા બહુ ચાલો બેસી જાઓ જય સચિદ આ કોને આપ્યું આપવાનું જ કોઈ નહીં આપવા આપણે ભાઈ કઈ ગયા જયંતિભાઈ આપણે શનિવાર છે ને કાલે રાખવું છે તો હું પરમજી કાલે રાખવું હોય તો હું રાત નો જઈશ તમને શું લાગે છે પરમજી સવારે આપડે નાસ્તો કરી નીકળીશ નવ વાગે નીકળીએ ચાલે અને ત્યાંથી પેલા હોસ્પિટલથી નીકળી જઈશું ચાલે તો જવાબદારી તમારી નવ વાગે તમારો શું કહ્યું તમે નક્કી કરી લોકે છે આ તો બહુ ચોક્કસ છે તમે બહુ કાચું શીખવા છું બહુ છે એની પાસે ચાર થી છ રાખીએ આપણે આવતીકાલે ચાર થી છ રાખીએ ને પછી અમે તો જયારે પ્રસાદ જેટલું જ માલ લેવાનું હોય પછી અહીંથી નીકળાય ને મારાથી તો આપણે પેલું હોસ્પિટલનું પતાવી દેવાનું કાલે એટલું કરી જઈએ બપોરનો બધો ફ્રી ટાઈમ બસ તો પછી એટલા પતાવી દઈશું બાકીનું ચાલો રાકેશ માધુ પાલનપુર કાગળ તો હા અમે આપતા પુત્ર ને આપીએ છીએ જમીશ આનંદજી છે ને આપણે એમને આપીએ છીએ ધ્યારા આપજો અને આ પાંચ હજાર જવા દઈએ સારામાં સારું દાન એ છે સમજાયું એટલે સિદ્ધિભાઈ બરાબર પણ તમે નામ એટલું જ લખ્યું છે પાલનપુર એટલે રસીદ બનાવવી પડે ને એમને રસીદ તો બનાવી પડે ને એટલે પણ છતાં તમે તો બનાવી દેશે ચાલો લો રસીદ વગરનું કોઈ એક રૂપિયો આપણા સંઘમાં ના જોવો જોઈએ તમે જે રીતે પણ રસીદ વગર જોઈએ બસ એ બહુ જરૂરનું છે હમ અંદર અંદર એકબીજાની એ તો બરોબર છે ચોક્કસ ચોક્કસ જે અંદર આપડા સગા આપે તો શુદ્ધ મેચ થવું જોઈએ આવો આવો ચાલો ડોક્ટરે નક્કી કર્યું છે ને મારવાડી હા પણ ડોક્ટરે કહ્યું છે બધું મેચિંગ કરશે તો જે થશે ચાલો હસબન્ડ તો નથી ચાલતું આશીર્વાદ આપી જાઓ આપણા હા એક ના ઠીક